એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાઈ આજે તો ગોંડલમાં બેઠા બેઠા જીયાબેન વાર્તા સાંભળે છે આવો આવો જીયાબેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનું છું હો ભાઈ આ થી સાંભળજો ભાઈ વાર્તાનું નામ છે ગુવળ અને કાગડો એક હતું વન આ વન અંદર એક ગુવળ રહેતું હતું અને એક રહેતો હતો કાગડો કાગડાનો માળો પીપળાના ઝાડ ઉપર હતો એની બાજુમાં એક મોટી આંબલીનું ઝાડ એમાં મોટી બધી બખોલ એમાં કે આપણે કોઈકને પ્રધાન બનાવવો જોઈએ આપણો કોઈ કહે એલા પોપટને પ્રધાન બનાવો પોપટને આ સાંભળીને કાગડો કે ભાઈ એનાથી કાઈ કામ નથી થતું એનાથી કાઈ કામ થાય નહીં એવી પંચાયત પોપટ ને ત્યાં તો કબૂતર કે અરે ભાઈ હોલા પ્રધાન બનાવો હોલા કાગડો વળી બોલો હોલાભાઈ તો ભોળા ભટ્ટ છે સાવ ભોળા એમને પ્રધાન કામ આવડે જ નહીં ત્યારે મોર બનાવો કોઈ કે કહ્યું કાગડો કે હવે મોરને ક્યાં ઉડતા આવડે છે એ તો પોતાના પીછાનો ભારે એનું એ કામ નથી ભાઈ મોર ને આવડે નહી તો પછી કુકડા બનાવો આમ બધા પંખી નામ બોલાયા પણ કાગડા ભાઈનું નામ કોઈ દેતું નથી મારું નામ આપે તો આપણા ઘોવડભાઈને પ્રધાન બનાવો ઘુવડભાઈ ને કાગડો પટ દઈ ને બોલવા ગયો પણ ઘુવડે મોટા ડોળા કાઢ્યા અને બીજા પંખીઓ તો ડરી ગયા હો ભાઈ કાગડો કે જુઓ જુઓ गुण ंग तारू मन एवं विचारों तारा તારે બધાથી ભલા છે આ હંસભાઈ બહુ ભલા અને બહુ સારા છે કોઈ નું ખરાબ કરશે નહી ત્યારે પ્રધાન હંસ ને બનાવી દીધો હતો ભાઈ કાગડો ગુવડ ને કે તે મારું પ્રધાન પદ ખોડાયું મને જ પ્રધાન બનાવવાના હતા બધા एक बीजा साथे लड़ाज करेड़ा ने जोवड़ गुस्से थे तो जिया मजा पड़ी ने ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો હવે સુઈ જાઓ હાલાવાલા કરી જાઓ આવજો